છી મહો ભગવતી અંબુે ક્ણે ભક્તિ શ્રીકૃષ્ણ કૌશના કાળ સમય થાય છે ભૂલાવે જીવ મૃત્યુ પાસે જાય કૃષ્ણને મથુરામાં ન ભૂલાવે તો ઘણા દિવસ જીવે અને એનો સમય થઈ ગયો જલ્દી મળવાની ઈચ્છા રાખવી બહુ દિવસ જગત રહેવાની પણ ઈચ્છા રાખવી ભાગવતની કથા સાંભળો છો એક જ ઈચ્છા રાખો પાપ નહી એવું જ બોલીશ ભગવાન ને ગમે એવું જ કામ કરીશ ભગવાન જયારે બોલાવે ત્યારે જવા તૈયાર જલ્દી મળવાની ઈચ્છા રાખવી નહીં બહુ દિવસ જગત માં રહેવાની પણ ઈચ્છા ઈચ્છા એક જ રાખો કે હવે પાપ ન થાય ભગવાન ની હું સતત ભક્તિ કરું જયારે ભગવાન ભૂલાવે ત્યારે જવા તૈયાર છું મારું કોઈ કામ બાકી નથી હવે મારું જીવન કેવલ ભગવાન પુરાણો માં કથા એ આ જેનો એક શિષ્ય હતો એનું ભાવ વ્યાજજીની બહુ સેવા કર્યા પૂછ્યું છે મારા પાછળ કેમ પડ્યું છે હું કયા દિવસે મળવાનું છું મરણ નો દિવસ મને બતાવું કયા કારણથી મળવાનું છું તે કારણ બતાવું મારા મરણ જગ્યા મને બતાવું व्याजीए कूचव नहीं जाए लाभ नहीं लाभ थे कि न थाय मेरे खास जाए क्या मरवा क्या मरण न कारण शु बचड़ पड़े व्याजीए कहो कि यम राजा ने पूछव पड़ से दास शिष्य ने लड़ने व्यास महर्षि यमपुरी मै યમ રાજા એ કહ્યું તો હું જાણતો નથી અમારા મંત્રી મૃત્યુદેવ જાણતા મૃત્યુદેવ ના ઘેર જોઈએ એમ નહીં પૂછીએ વ્યાસજીએ યમ રાજા ને કહ્યું તમે સાથે આવશો તો અમારું કામ જલ્દી થશે મૃત્યુદેવને પૂછે છે આ ક્યારે મળવાનું છે બતાવો મૃત્યુદેવે કહે તો હું જાણતો નથી મને હુકમ થયા પછી એકને પકડવા જોઈએ આ ક્યારે મળવાનું છે તે મને ખબર નથી એના કપાળમાં વિધાતા એ શું લખ્યું છે વિધાતા જાણ્યું ને પૂછે છે આના કપાળમાં શું લખ્યું છે ક્યારે મળવાનું વિધાતાએ વ્યાજજી કહ્યું મહારાજ આપતા શિષ્ય તમારી સેવા કરનારો મને એમ થયું કે આ ઘણું જીવ લેતો અને તેથી એના કપાળમાં મેં એવું લખ્યું છે જે દિવસે મારા ઘેર આવશે તે દિવસે મેં વિચાર કરો તમે ચારે મળીને મારા ઘેર કોઈ દિવસ આવો નહીં આજે ના યોગ બને મળવાનો વિચાર કરવો મરણ ને સુધારવાનો પ્રયત્ન કરો મૃત્યુ માથે છે તે યાદ રાખીને પાપ છોડો મરણ સમીપમાં છે તે યાદ રાખીને સતત વધતી હોય ક્યારે મરીશ ને કેવી રીતે મરીશ એ કઈ લાભ નથી કોઈને ખબર પડતી નથી કદાચ ખબર પડે તો એમાં ફેરફાર થતો નથી કમોશનો હવે સમય પૂરો થયો બેઠા છે માર્ગ માં પવિત્ર વિચાર કરતા કરતા જાય માર્ગમાં મન બગડે નહી માર્ગમાં ભગવાન નામનો જપ જે માર્ગમાં ભક્તિ કરતો નથી એની આંખ બગડે છે એનું મન બગડે તમે ઘેરથી કથા માર્યા ત્યારે માર્ગ શું કરતા કેટલાક લોકોને ખરાબ આદત હોય છે આ કાળો છે તે ગોરો છે કપડા કેવા છે કોઈના કપડા જોવા છે કોઈનું મોડું જોવાથી આપણને શું લાભ કોઈ કાળો હશે ગોરો હશે મારે વિચાર કરવાથી શું લાભ બધું ફેંકી દેવાનું છે પરમાત્મા સાથે પ્રેમ કરવાનું માર્ગ માં જે ભગવાન ભૂલે છે એની આંખ બગડે છે માર્ગ માં ભક્તિ જે કરતો નથી એ પાપ કરે છે માર્ગ ભક્તિ કરવાની બહુ જરૂર છે ખરાબ વિચાર કરીને મન ને બગાડશો ને સંસાર ના વિચારો કરવાથી લાભ નથી નુકસાન વિચાર ભગવાન ના પવિત્ર વિચાર કરતા કરતા જાય આજે મારા ભાગ્ય નો છે આજે મને ગોપાલ કૃષ્ણ યજ્ઞ કર્યો આજે મને દર્શન થશે યજ્ઞ કરવાથી ભગવાન દર્શન થાય પુણ્ય વધે છે ભગવાન ના દર્શન થતા તમે જે વસ્તુ દાનમાં હતો એ બીજા જન્મમાં તમને ઘણું મળે છે અન્નદાન કરનાર ભૂખ્યો રહેતો નથી દાન થી ભગવાન ના દર્શન થાય સદગુરુદેવ ના આશીર્વાદ થી ભગવાન ના દર્શન થાય આજે પર્વતમા ના દર્શન કરવા માટે હું જોઉં છું મારા જેવા કામી ને વિનાશી ને શ્રી કૃષ્ણ ના દર્શન નહી થાય પ્રભુએ કૃપા કરી મન બહુ બગડેલું છે એનો બીજો જન્મ પણ બગડે છે આ જન્મ તો બગડ્યો છે પવિત્ર વિચાર બતાવે છે આજે મને પરમાત્માના દર્શન મારા ઉપર કોઈ સંતની કૃપા છે આજે હું ગોકુળ માં જવું મને એવું લાગે છે હું સાયંકાળે ત્યાં પહોંચીશ સાયંકાળે ગૌશાળામાં મને ગોપાલ કૃષ્ણ ના દર્શન કેટલીક ગાયો તો એવી છે લાલાના માટે જ દૂરા પીઠ ઉપર હાથ રાખે ત્યાર કરે બહુ જ દૂધા કરે છે ગાયો ની નથી બહુ ગરીબ છે હું એમ માનું છું મારા કરતા શ્રેષ્ઠ હું ગોવાળો ને વંદન કરી મારા કરતા શ્રેષ્ઠ છે જે પર્વત સાથે રમે પશુ પક્ષી પણ શરીર સાથે રમે છે આ ગ શ્રી કૃષ્ણ સાથે પર્વતમાં સાથે પ્રેમ કરેન કરે છે મારા જે શ્રેષ્ઠ પછી ભગવાનજીને વંદન કરીશ પછી શ્રી કૃષ્ણ કરીને કહીશ થઈ ગયા એવું બોલી ને હું શાસ્ત્રાંગ કરે આલો છું તમલો કૃપા કરીને મને આપ જયારે હું વંદન કરું ત્યારે ભગવાન ની મારા ઉપર નજર પડે તો સારું જીવને કરેલા પાપ ના માટે જયારે પશ્ચાપામાન ભગવાન ભગવાન ની મારા ઉપર નજર પડે હવે આ જીવ મારો જવા માટે આવ્યો છે મને એવું છે ભગવાન મારા માથે હાથ પકડાવો અપનાવે છે પરમાત્મા એ મારા માથે હાથ પધરાવ્યો છે આ વિચાર મનમાં આવ્યો અને પોતાનો હાથમાંથી મૂકી દીધો આજથી હું ભગવાન નોંધાવાનું મારા ભાગ્ય ઉદય થયો છે પવિત્ર વિચાર કરો ખરાબ વિચાર કરીને મનને બનાવશો મનને સુવન બનાવો સુવર્ણ પવિત્ર વિચાર કરવાથી મન સુમન બને સુમન જે માર્ગ છે શ્રી કૃષ્ણ ભગવાન ગાયો ને લઈને ગોકુળ માં ગયા છે એ માર્ગ માં ક્રુજી નો રથ શ્રી કૃષ્ણ ચરણ દર્શન થયા અત્રુ ઘરમાં આંખ બંધ રાખીને શ્રી કૃષ્ણ ચરણ નું ધ્યાન કરતા ભૂમિમાં શ્રીકૃષ્ણ ચરણ ના દર્શન થતા અમારા ભગવાન ચરણ આખું બાલ બાલ મિત્ર ના ચરણ છે રોમાંચ આવ્યા છે મારા ભગવાન ચાલતા ગયા છે હવે હું રથમાં નહીં બેસું મને પાપ લાગતા ગયા રથમાંથી ઉધી પડે રાજ કરે છે પાગલ થયા વિના પૈસો પણ મળવાનો પાગલ થયા વિના પરમાત્મા કેવી રીતે આથી કામી જીવ કામ શું ભોગવવા માટે હું રથમાં નહીં બેસું હું શ્રીકૃષ્ણ નો દાસ મને મને લાગે છે હું શ્રીકૃષ્ણ ની સેવા કરવા લાયક નથી શ્રી કૃષ્ણ સેવા સ્મરણ કરનાર હું સમુખો નો ંગ વંદન કરતો કરતો ભગવાન ના માટે જે વિચાર કરો તો ભગવાન સ્વપ્ન અક્રો જે વિચાર કર્યો હતો ગોશાળામાં મને દર્શન થશે એવું જ ગોશાળા છે શ્રી કૃષ્ણ આજે મારા ભાગ્ય નો ઉદય છે એને ભગવાન અપનાવશે કે ભગવાન મારા માથે હાથ મૂકશે કે એનું લાગે છે હું લાયક નથી જવાની આંખ માંથી આશુ નીકળે છે હું યવનમાં પાપ કર્યું છે હું યવનમાં અતિ કાવ્ય કરેલું પાપ યાદ આવે છે ચેલે જવાની પાપ કર્યું છે ભગવાન ભૂલી જાય છે જીવ પાપ કરે છે પર્વત માં ભૂલી જાય છે ભગવાને મને ભૂલાવ્યું છે મને લાગે છે તું લાયક તો નથી ઉમર થી મોટો છું મોટો છું મને એવું લાગે છે મારું નામ લઈને મને બુલાવશે નહી મને કાકા કહીને બોલાવશે મને બહુ આનંદ થશે કાકા કઈ ને બી આવશે મારું મરણ સુગવાન કૃપા કરશે આપણું પવિત્ર વિચાર કરતા કર્યા છે તે બધા સફળ થયા છે શ્રી કૃષ્ણ દર્શન કરતા હૃદય શરીરમાં લોચાર કરીને આવ્યા હતા હું ભગવાન મેં કહીશ અતિપાતી જીવ શરણે કયો હું ગોવા ને વંદન કરીશ બધું પૂરી ગયા મુખ પાછી એક શબ્દ નીકળ્યો બેન ઢરી પડે છે શ્રી કૃષ્ણ ચરણ માં કૃષ્ણ શ્રી કૃષ્ણ ચરણ માં શાસ્ત્ર ભગવાન ની ત્યારે ભગવાનજી એના ઉપર નજર પડે માલિક ની નજર પડી છે બહુ પ્રેમ કરે માથે હાથ પગડાયો આક્રોજ ને આનંદ થયો લાયક નથી ઉમર થી તો મોટું છું મને કાકા કહી ને નહીં બોલાવું પાછું કઈ માનવું નથી વિચાર કરે છે ઉઠો ઉઠો જ બોલે છે મને કાકા તું જ ગુટવ મારા ભગવાન મારી ઈચ્છા પૂર્ણ કરે એની બહુ ઈચ્છા છે તું એને કાકા કહીને ભૂલાવું શું જાય જીવ જેવો ભાવ રાખે છે એ ભાવ પ્રમાણે ભગવાન પણ માલિક નો એક નિયમ છે કોઈ પણ જીવ પરમાત્માના સન્મુખ જયારે પ્રથમ આવે છે ત્યારે એને બાથ લઈને વીતી પડે આજે મારો અંશ બને મળવા અંદર લઈ ગયા છે નંદ બાબા એ સ્વાગત કર્યું છે અકૃતિનું સ્નાન થયું ભોજન થયું છે પથરી માં બેઠા છે નંદ બાબા સમાચાર પૂછે ત્યારે નામ લઈને કુશળ પૂછે છે અતુલ બધા આનંદ માં છે તમને બધા બહુ યાદ કરવા આવતીકાલથી કૌશ મહારાજ મોટો યજ્ઞ કરવાનું મને આમંત્રણ આપવા માટે નહીં દર્શન કરવા માટે તમારે આવવાનું બધાની ઈચ્છા છે કૌશ મહારાજ ની પણ ઈચ્છા છે શ્રી કૃષ્ણ દસ વર્ષ ના થઈ ગયા છે મથુરા પાસે છે હજુ એક પણ મથુરા માં આવ્યા ઈચ્છા છે મથુરા રાજાએ તો લાવવાના માટે રથ મોકલી મને એવું કહ્યું છે શ્રી કૃષ્ણ બલરામ ને રથમાં બેસાવા બહુ ભોળા છે જે બહુ ભોળો હોય એને જગત માં છલ કપટ દેખાતું લાવાના માટે રથ મોકલ્યો છે બરો કૈયો કાલે રથમાં દ્રશ્ય એક બ્રાહ્મણે લાવાના જન્માક્ષર જોઈને મને કહ્યું હતું તમારો કરુણો દાયો ના પાછો પાછળ ચાલે છે દસ વર્ષ નો થયા પછી રાજયોગ આરંભ ચાલ્યો છે પછી ઉમેરો પગે નહીં ચાલે તમારા ઘર કોઈ આણંદ લઈને આવ્યો એક બ્રાહ્મણે મને કહ્યું હતું કૌશ રાજા એ માટે રથ મોકલ્યો મથુરા જવાની તૈયારીઓ થવાની વાલ બાલ મિત્રો ને ખબર પડી કાલે કનૈયો મથુરામાં જવાનો છે બાળકો આવ્યા છે લંદજી કેવા લાગ્યા મારે આવવું છે ચાર વર્ષે મોટો છું કન્યા કરતા મોટો છું એવું મારે આવવું છે તમે ના ન થાય મંદજી એ કહ્યું ઘર માં જાઓ માતા પિતા ની આજ્ઞા હોય તો આવે બાળકો ઘરમાં ગયા છે મને લાવાના માટે બાળકો દોડતા આવ્યા છે મને બાવાને તો મારી મા ઘરમાં ભોજન કરી ને પછી રચવા દઈશું મારો ઘર ન શું મારે કોણ કહ્યું છે મારો કદી રચમાં બેસે મથુરા જવાની તૈયારી બધાને આનંદ થયો છે માએ જયારે સાંભળ્યું છે સમજાય તમે કદાચ મથુરા ના જવાના મારા લાલ નું કવિ ન જવાનું મારા આંખ થી દૂર સવારે ઉઠે ત્યારે એને ભૂખ લાગે છે હું જયારે બહુ મજા ઉછું ત્યારે મથુરા માં ગયા પછી મારા બાળકૃષ્ણ વેચાણ કોઈ સુંદર દેખાય છે ખરાબ સ્વપ્ન દેખાય હું વિચાર કરતી હતી શું થવાનું તમે અકરુર આવ્યો છે તમે તો અકરુર સાથે પ્રેમ થી કરો છો અકરુર આવ્યો છે ંદ રાજા સમજ્યા નું આમંત્રણ આવ્યું છે તું વિંશ રાજા એ નાણાના માટે સોના નો રથ મૂક્યો કંસ રાજા નું આમંત્રણ છે હું ન લઈ જઉં તો કાલે દાદા ને સાથે તારો કનૈયું સોના ના રસમાં દેશો ઈસોડા માં લાગે મારા રાજને તક ચિંાવ્યો કૌશલ સારી સમજાવ્યો છે હું સાથે જવાનું છું આઠ દસ દિવસ અમે મથુરામાં રહીશું દાદા ને મથુરા બતાવીશ અને મોટો થયો છે એને બહારનું પણ થોડું જ્ઞાન થવું જોઈએ કેટલા દિવસ રાખી અને મારે જલ્દી રાજા કરો કઉશ મોટો રાજા છે હું સાથે જવાનો છું હું દાડા સાથે લઈને પાછો વાવા જાણતા નથી મથુરામાં રહે પછી શું સાથે લઈ જાય મને એમ લાગે છે ન લઈ જાઉં તો કંશ વેર કર્યા છે બધા ને નીકળા આવે છે ને સુદા મા ને નીકળા બાળકૃષ્ણ ને વારંવાર જણાવે છે મારું માનતા નથી એનું લઈ જવાના હજુ તો કહી છે મારે બરાબર થયા દેખાતી નથી માં ક્યાં ગયું છે રાત્રિ ના સમયે શોધવા દેખાય ધર્મ માં દેખાતી નથી શ્રી કૃષ્ણ બહાર આવ્યા છે મારી માંગે મધુ રે માધું મને બહુ દુઃખ થાય મારી માંડે માં તને શું થાય છે તને પેટમાં દુઃખ્યું છે મને તને ઈદરા કેમ આવતી લાલ કૃષ્ણ આવે તને શું થાય બેટા મને કઈ થતું બધું કાલે તું જવાનું એ વિશાળ મનમાં આ કરે મને બહુ દુઃખ થાય એટલા મારી એક મને છોડી દીધું જઈશ કહ્યું છે હું આવીશ માનંદ થયો મારું દીકરું જે બોલે છે તે સાચું કરે કહ્યું આવવાનું છે માને આનંદ થયો અને તે આનંદ માં યશુરામા એ પૂછ્યું નહીં ગયા માને આનંદ થયો કયું આવવાનો છે આશાથી જીવ્યા છે કયું આવવાનું છે કદાચ મારી વરવું નથી કનૈયો આવ્યા પછી લાડા ને બહુ દુઃખ થશે વિચાર કર્યો છે એટલો કનૈયો સુવાનો નથી ચાલ બેટા સુઈદા માને નિદ્રા આવતી નથી લાગા સમજાવવા માટે કૃષ્ણ કનૈયા ગી